સારા વ્યૂ પીલ જતા નહીં એક આજ કે જો પ્રણાલિયા વિવાદ સમાજ વિવાદ કરે આજ કે નહીં હે તો બહુ જરૂરી બેઠક થાય માન્ય વાંધો હા એ ડિફરન્સ હમ ક્યાં સિધર હુઆ વેદાંત બધા હૈ શુદ્ધ મંદિર પ્રશ્ન હોય શુદ્ધ હૈદ્ધ હૈસા કે અજ્ઞાન થી આત્માશુદ્ધ હૈન શુદ્ધ હૈ તકે જ્ઞાન છે એટલે વ્યવહાર વ્યુ પાઇન્ટ આત્મા જ્ઞાન ભી હૈ નિશ્ચય થી જ્ઞાન ભી હૈ અને એટલે હોના ચીએ વ્યુ પાઇન્ટ નઈ વાતર બાદ નહી વાત કોઈ નહીં જ્યાદા કઠિનાઈ એકાંગી દ્રષ્ટિકોણ થી એકાંગી દ્રષ્ટિકોણ થી એકાંગી દ્રષ્ટિ કૌણ સી યાદ વધારે કઠિનાઈ સી છે એકાંત હા હા એકાંતિ એકાંત બધા આજ કલ તો ઝઘડા નહી હોય ઝઘડા સાધના અચ્છા મેદમી થાય ગાડીઓ લે ખાલી દિવાળી પર દર્શન કરવા કે હમક ના બોલ્યા કુમારી બની આ રહી જુદા માર્ગ ક્યુ નિકાને કોઈ જુદા માર્ગ નિકાયા વહી લોક માર્ગ મહાવિકા માર્ગ શિવ હા તો એમંત રાજચંદ્ર કાશી મેં આપે પૂછા શ્રીમંત રાજચંદ્રા પર પ્રભાવ રહ અલગ થી લગતા નહીં એટલા માટે મને એવું લાગ્યું કે તમારા ઉપર કઈક પ્રભાવ રહેલો છે બિલકુલ જ્ઞાન છે આત્મજ્ઞાન તો અચ્છા તો આત્મજ્ઞાન જ્ઞાન મેરા ગુરુ નહીં કોઈ ઠીક ગુરુ તો હમ કેસ માનતા પ્રગટ હોય નિશ્ચય મેં ગુરુ આપણી આત્મા નહીં નિશ્ચય ની વાત અગાઉ વ્યવહારમાં પ્રકટ ગુરુ ચાહી ક્યાં જોતા ભીડ ફોટા લેવા ઉપસ્થિત નહીં તો ફોટા તો માવી કાને તમે હા જાણે કાને એક વાત પહોંચાડી કે ભાઈ હમ્સે મિલે છે દાદા ભાઈ બાત કરવા જોઈએ વિજય રામ શ્રી નેશિયા કહેવું છે જાન્યુઆરી ની અઠાવીસમી થી મારી ને ચોરાસી ના માસ ની બાવીસમી સુધીમાં અમારે જવાબ અને જાણ તો મારો મોક્ષ છે ત્યારે મેં કહ્યું કે હું મોક્ષ એટલે લુપ્ત આવ્યા છે પણ મારું એ ખાતું છે કે અજાણ દ્વારા ગયા સુધી મૃત્યુ નહિ કરે અજાના દરવાજા ઉગડી ગયા અને ત્યાં સમજો મૃત્યુ નહીં બેઠો નાગર તમે હું ત્રણ ટકા આવવાની સજારી કરું લેજે ચોરાશી ના થાય ચોરાશી બાવીસ મી માસમી ત્યાંથી માર દરિયા થયું છે ને સ્વાગત માટે મંદિર માં અમદાવાદ તો ના બને એ તમારી પાસે આવે છે મસ્તી માં રહ્યા મસ્તી એટલે શું મન ની મસ્તી હોય મન ની મસ્તી એટલે મન ના પ્રયોગ કરી અને મન મસ્તી કરી એટલે મસ્તી આવ્યા પછી પછી જતી રહે શુક્ર ધ્યાન શરૂ થઇ જાય મારા તમે આટલા હોય ચપાલ તમે આત્મા થયા પછી ચપાલ જગત ની અંદર નથી કોઈ તમારું કોણ ચલાવે છે કરવો હવે પોતે મારા પોતાના જ કરવો હવે પોતે જ चलाइए चला तो पे पूर्व न संस्कार हो तो अपमान पूर्व ना संस्कारो हो बेटी पे મારાજ મેતા છે નઈ એમ જ ખોટું હા લોકો ખાય છે અને પાટી આવે છે પણ એની મેરે આવી ગયો એની મેરે આવી ગયો એટલે આત્મા ના સંસ્કાર છે બાકી આપડે સમજી આપડે એતો આત્મા ના સંસ્કાર છે એટલે બોલે છે બાકી આપડે સમજી આપણે કઈ કરતા અહંકાર ના થવો જોઈએ અહંકાર થવો ના જોઈએ ંગા ના થાય ભગવાન છે બોલ માય કરી પોતા ભૂલી આવે તો આખમા ગતો પ્રભાવમાં ગતોયે આત્મા પણ ધ્વજ ભાવવામાં આવે છે નિરંજન હોય છે એમના આધ્યાન કરવાની થઈ જાય પાછળ ધર્મ સ્વીકારે જે ધર્મ જાણે શીખવાડે માનવ ધર્મ જાણે માનવ ધર્મ સ્વીકાર અતિમાનો જાણે અતિમાન શીખવાડે અને મુક્તપણા નો માતા કોઈ દુઃખ આપને આપે તો પણ આપણે ક્યાં પાત્રતા નહી કરવી જોઈએ કોઈ દુઃખ આપે પાછળતા કરે તો બહુ થઈ જાય બીજા કોઈ ધર્મ સમજતા જેવો છે જ નહીં માનવ ધર્મ રીતે પાટવતા નહીં એનું માનવ ધર્મ આપણને કોઈ કાપરે તો આપણે એને એ પાછળતા કરે છે રાખીએ અરે બીને કહીએ મારો ગુનો છે નાખું માનવ ધર્મ એવો હોય કે કોઈને ચિંતિત માત્ર દુઃખ ના થાય આપણાથી કોરાથી આપણને દુઃખ થાય એનો પાર્થિવ ધર્મ છે એ આપણે સામે આના બદલે પાર્થિવ ધર્મ ના કરી શકીએ માનવ ધર્મ માનવ ધર્મ કોઈ માણસ આપણને ગાર પાડે એટલે પછી આપડે એને કોઈ માણસ આપણને માર મારે આપડે એને માર મારીએ કોઈ પાછું તૈયાર નથી મારો ધર્મ રહ્યો ક્યાં કરતા હોય એની અંદર જે સુધી માનવ ધર્મ પાડવો માનવ ધર્મ પાડતા હોય પણ અને કેતો ગુસ્સા એવું એવું ઊભું થાય છે કે પોતાનું પોતાનું સરક્ષક કે ત્યારે એવું બધું થાય છે તો કે આ વિરોધાભાસ ઉત્પન્ન પતો એવું લાગે છે હા વિરોધાભાસ થાય પછી આપણે એની પાસે માફી માંગે ત્યારે એ બોલ બોલ નિધાર કહે છે ઓહો ને આખો ને આખો પૂરો હોતો નથી આથી કરાતા માફરી એટલે ઈશ્વરને પોતાનો અપાર સુંદર એવો હોય છે આપડે એને સાચી સલાહ આપીએ હવે એનાથી પેલા ને દૂર તો થાય એ ઘડી વિરોધાબાદ તમારી દ્રષ્ટિ સાચી છે ત્યાં નથી હું ગોવાઈ ગયો છું હું મને જ નથી પછી પ્રશ્ન આપણે આપણે મરી આપણે શકીએ ખરા માયા સ્થાની રૂપી થઈ ગયો છે તેની સાથેના સ્થળા જરા શકાતો નથી તમારી વધારી શકો પચી વાત છે મારી દ્રષ્ટિ પછી શું ફાયદો કરોંદ મળે હાથ બદલે છે લાયકાત હોય એટલે ભેગા થયા મારી લાયકાત છે ને મહાશક્તિલા અને રોગ નથી મને રોગ નથી માટે ખબર નથી થાય રોજમાં રોગ છે ભૂલ નથી તમને આવડતું નહીં વ્યક્તિ સીધા બીજા ઘણી બધું કરું નથી પાણી ગઈ કે પાણીમાં નથી પાણીમાં નથી કાયદો શું શું થાય ખબર નથી ખબર નથી ના ભાઈ ના થયો છે ઓછા થાય ઓછા થયા છે ઓછા થાય ઓછા થયા છે ચિંતા ના થઈ ગઈ થાય છે તમે સરળ નાખો ના સરના જીત તમે સલાવ ચિંતા ના કર માનસિક માનસિક રે ગુસ્સો માનસિક ગુસ્સો રે ગુસ્સો માનસિક રે ભાવ ના હોય સહજ જીવન સર ભગવાન યોગાનંદ આપડે કરેલા કર્મો ને રાતે થઈ રહી છે નિદરા થયા જ કરે છે ધીરજ કરે નિદરા થઈ રહી છે અનુભવ માં રીતે ખબર પડે બાળક મોટી મોટી નહી ઉંમર ની કરે છે નિરંતર શું નિદ્રા નિરંતર થયા જ કરે છે અજ્ઞાની કે જ્ઞાની ને કે ઝાડ ઝાડ ને પાન ને ગાય ને બેરંતર નિરાશ થયા જ કરે છે બંધાય નહીં નિર્જા થયા કરે એજ નિદરા કે છે કે હું એજ નિર્જરા કઉ છું હા એ નિદા ન જતા બગન દીધા કેરા તો બે ટકાની દીધા બારું બંધાય અને દીધા એક ખબરને સંદીધા એનો તો બંધા એ દીધા છે એક નંબર બરો દીધા છૂટા એવી યે એટલે યાદ હોય તો કહે કે કસાઈને કલ્પન માં ઓપરેટુક તે બારે ગય એમ એમ થોડું અહી મેરેજ થાય છે બાકી રહ્યા જાણી શકાય ખરા એ દાણા ની વિધિ બધા બાકી રહ્યા છે ભોગવાઈ જાય છે બસ ભોગવાઈ જાય ભોગવે ધીમે ધીમે ચામડી ઘટતી થશે બી ખરા એટલે દરિયા કર્મ બધા કેટલા બાકી રહ્યા એ આપણી જેના પર કહી શકાય આવી ઈચ્છાઓ કેટલી છે એના પર કહી શકાય કે આ વર્ષ કે પાંચ દરિયા કરતા છે ઈચ્છાઓ કર્મ વિશે બધું જાણવાની ઈચ્છા છે નો કર્મ તારે કર્મ બધા જેટલો મહત્વ જીરાય જે જે કઈ કરવામાં આવે છે બાય છે તો નહી થાય અને બ્રેક દબાવી નહીં હોય તો તમે જ્ઞાન લીધું છે તો તમને આ કર્મ ત્યારે બીજું પડે ફરી બીજા કર્મ બધા છે ના પણ બંધાય અપેક્ષા એ સાત રાખ ને બધું તમે જ્ઞાન લીધેલું જ છે એટલે તમને પેલા નો કરાય ને કે કે, ભાવે સર થતું થતું નથી ચિકન આવ ભાવ પૂર્વક પ્રમા પ્ર મારી એક ફરિયાદ જે આખરી સુપ્રીમ પાવર હોય તેને પોચાડજો પરમાત્મા તમે તો માનવજ જાત ના સુખ દુઃખ નિર્લેપતાથી જોઈ રહ્યા છો પણ માનવ જાત આજે ધાર્મિક ક્રિયાઓ ધર્મ ને આવેલો સોજો છે સોજો આવ્યો ભીડ એ સોજા છે એવું કે ધર્મ આખરી આખરી સાફ લઈ ઘર માં આખરી શ્વાસ લઈ રહ્યો છે હજુ આખરી શ્વાસ લેવા માટે આખરી શ્વાસ ત્યારે તમારી પરત છે કોઈ કેવલ શબ્દ શક્તિ નહીં પરંતુ ચમત્કારી ક્રિયાશક્તિ વાળા શબ્દ ને મોકલો ત્યારે જ મોટો સમુદાય માનશે કે જયારે જગત પ્રેમ ના વૈજ્ઞાનિકો સમજકારી શક્તિ દ્વારા ખબર સંદેશ બીજું જેવું કીએ એટલે અમે લખ્યું કોઈ સંત ને મોકલે જવાબ કઈ માનવ ને મોકલે સંતને મોકલો dairy gana tarikh dairy varade ek minute jo apna vate jode ho sudhatma chuni priti nirantar re to bhai bhi dakam se hain nahi the to bhai bhi dakam se dakam se hain ende tu aisa vidna sundar bahut banat banat bhai bhi se dakam se hain normal sthiti atle shu ke kya upaye hain જ્ઞાનની સમજણ કેવી રીતે કેળવી અને વધારે યોગ્યતા કેવા કઈ પ્રાપ્ત થતું નથી જ્ઞાની ગુરુની કૃપા કાયમ ભરે તે માટે કેવા પ્રકારની યોગ્યતા કરવી જ્ઞાની કૃષ્ણ ના જ્ઞાન ને આચાર માં મૂકી શકાય એટલું સામાન્ય કેવી રીતે થાય આ પ્રશ્નો હું સુધાર્થ માં છું નિરંતર રહે તે માટે શું કઈ પ્રસિદ્ધિ રહે છે શું કરશો પછી આનંદ આવે આપો એ તો આનંદ રહે ને આ તો ખરાબ માંનંદ આવે આપો એ પ્રમાણે નિરંતર આનંદ હોય के चरण पाठ बराबर चरण पाठ है है तो ચરણવિદનો પાઠ કરે ત્યાં સુધી રેસે ત્યાં જ સવાર થી સાત સુધી રસિકલા રસિકલાલ પછી આપડા વ્યવહાર માં સવાર થી સાત સુધી રસિકલાલ રસિકલાલ સુ નઈ ને એમાં રાત્રે નથી કરે છે ઉપાય કરે ત્યારે તમને બતાવી દેસું બગડી જ ઉપાય ના છે એ આપણે સમજાવો છો અને ચા ઉપાય કાયમ નોર્મલ છે નોર્મલ સ્થિતિ એટલે શું એટલે શું 97 – 97 is the below fever. 99 નાઇન્ટી સેવન ઇઝ ઇઝી નાઇન્ટી ના સેવન થઈ જાય તો અબક્ટી કાળા ઘડે વાળી શરૂઆત કરી નાઇન્ટી નાઈન થઈ જાય માનસિક નોર્મલ નથી માનસિક નોર્મલ નથી રેતું માનસિક માનસિક નહી બીજી બીજી વાત નોર્મલ રાખ્યું હા પીવા માંગે પછી દુઃખ લાગે મોટા એ બધાની નોર્માલિટી જોઈએ છે આપી છે એ પાડે છે ગયા વખતે જ્ઞાન લીધું એટલે બઉ સમય થયો નથી એટલે એવી સ્થિતિ પ્રાપ્ત નથી થઈ હા હા સમય થયો પાસે ઉકેલ આવે હા બરોબર જીવન મોટો તમારી ચિંતા ના થાય જીવન ધનિક ભાગના જ્ઞાનીઓને ચિંતા હોય ધનિક ભાગના જ્ઞાનીઓને અંદર આનંદ હોય બહાર ચિંતા હોય ફગર ભારે ચિંતા નથી કેટલી હજાર દિવસ ઉપાધિ છે અક્રમ વિજ્ઞાન છે જ્યાં ચિંતા નો સાઠો નથી ઉપાધિ નો આદિ વ્યાધી ઉપાધિ ની અંદર જમાની રહે હજારો નો આનંદ માર્યા છે રાત સાડા નિરંતર યાદ રહ્યા સમુદ્રમાં જવાબદારી લીધી અને વગર મેં મેં તો આજે એવું કરી પડી સારી તો ચાલુ જ છે તમે અપી નો સર્જ કરો છોકરી હોય અને તમે દ્વેષ જાણી નથી ખરેખર સામેથી છો તો તમને આડે નહી ખરાબ હોય અને જો તમે સુધાની છો તમને ફળ આપણે વિજ્ઞાન જુઓ જગત કરામત છે બે કલાક માં ધોરણ ચિંતા જે ચિંતા લાખો વધારે ના જાય કમીક માં જ્ઞાન છું કે અંદર આનંદ છે ધનબાજ પાસ એવો લાભ થયો છે જ્ઞાની પુરુષ હતા એમને શું કહ્યું હું તો દોષ અનંત નો ભાજન શું હે ભગવાન હું તો અનંત દોષ નો ભાજન શું પછી આગળ ના કહ્યું કે દીધા નહીં દોષ તો કોણ ભાર